જોખમદારી જોખમદારી તો આપણે અચ્છા અચ્છી ચીજ કરના આગેવા લગે તબુ નાઈ સૂજે ધ્યાન સબ રોટી ધ્યાન ધ્યાન કબીરા સુધુ આગ લગો એ પોક થાય પછી આપણું ધારું બોલાય બોલો આ તો પીર સુટી ગયા પછી વાગી દેક વધારે બોલાય છે એમ તો એટલે મૌન લઈ લે ને મૌન થી ફાયદો થઈ જશે આગ્રા આપીશું એ પ્રમાણે આખો દિવસ વાતચીત કરી લખી નાખું મારી ઈચ્છા નહીં દાદા બોલી જાય છે એટલે બીજા એ શું સમજવું જોઈએ બોલી છે એટલે આપડે બઉ અસર ના થવા દેવી જોઈએ અમે કહ્યું છે આ મૌન આપી રહ્યું હતું બધું આપીને રસ્તો કરીશું પણ એ સત્તા ની વાત નથી હું બિલકુલ બોલતો નથી હે હું તો બિલકુલ બોલતો નથી જોગો સંજોગો. નો સંજોગો વાણી ના સંજોગો વાગે આ તો હર્ષ થઈ જાય છે એવી વાગે પોતાના સત્તા નથી એમાં તમે સમજી ગયા છે એટલે આપડે કેવું છે પસ્તાવો ના કરીશ માં ધીમે ધીમે થઈ જશે શું કેવું છે કેવું ત્યાંથી બંધ કરી દીધું મેં નિર્વિચાર અને નિર્વિકલ્પ એ બે માં ફેરશો આપડે હું આ છું ભરોણો છું એ બધો વિકલ્પો ના થાય વિચારો થાય વિચાર રહીત પણ વિચાર ખલાસ થઇ જાય તો શું ન થઇ જાય પણ નિર્વિકલ્પ એટલે વિકલ્પ રહીત વાર વાર કયો વિચારો તમારું બંધ બધી વિચારો નું ધ્યાન ના આપે ધ્યાન ના આપે એટલે વિચાર સુનગર થતો પંદર જેવો થઈ જાય આ ઉપર બધો અમરો બમ જેવો દેખાતો હોય દેખાતો હોય લોકો બાપદી કર્યા કરે છે એટલે હમણાં એ નિર્વિકલ્પ નો અર્થ જેમ કરે છે નિર્વિચાર એમ કરે છે નિર્વિકલ્પ નો અર્થ હા નિર્વિચારી હોય શકે નિર્વિચારી બધા બાળો થાય ને કોઈ કોઈ બાળા હોય છે હિમાલય મળે બધું વિચાર વિચાર ના એટલા જેવા તબુછા જેવા રૂપાળા દેખાય લોકો કરી આગળ વધેલા વિચાર તો રસ્તા પણ બંધ જ છે ઘણા બધા બહુ પાંચ હજાર થી બંધ તો બધો આવે નહી બિલકુલ ટોકરા જેવો નહીં જાય વિચાર ઇચાની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે ત્યાર પછી ઈચાની ભૂમિકા ફરી ઉત્પન્ન કરવી પડશે એ રસ્તો નથી અને નિર્વિકલ્પ તો જ્ઞાન છે નિર્વિચાર હોય છે કૃ કર વિચાર તો વિચાર તો દેશે જ કેવું કર વિચાર તો વિચાર તો છે અને પાન્યા પછી વિચારની જરૂર નથી કરતી પછી વિચારો બે થયા થયા પછી પછી પોતાને કશું રહ્યું નથી મન ને સુન કરનારા માણસો છે તડબુચું આપડે તડબુચું ભળે નહીં કશું ના કરે સ્વભાવ દેખાય તો આપણું શું કર્યું આપણું કામ થાય એવું હોય મોકલું જવાબ કામ ન ઠંડક વારે જરા કારણ કે પ્રકૃતિ જેવું લાગે એટલે લોકો કરે એટલે આપણે મહાવી સ્વામી છેલ્લી દેસ ના આપી હે છેલ્લી દેસ ના આપીને હા તો વખતે પર એનો અર્થે વિચાર તો હતા જ હિચાર હતા જ તે વખતે આપડે લગ્ન ઉભા હોય જે કરવા નહી આવતા એટલે એક કર્મ ઉદય ઉભો થયો કર્મ જાય ઉદય થાય અસ્ત થાય ઉદય થાય અસ્ત થાય ઉદય થાય અસ્ત થાય અટકે નહીં ગ્રંથિ બધી ખરાબ થઈ ગયું અને એમને હેરાન કરે અમને હેરાન ના કરે વિચારના તો બધા ઝોલન ધોલમ આવે કે મનનો ધર્મ છે વિચારો એટલે મનનો ધર્મ ખરાબ થઇ ગયો કે મનનો ધર્મ સાંભળવાનો છે જ્યાં સુધી પણ હોય ત્યાં દેશ સાંભળે એ મનો ધર્મ જ છે તોફાન તોફાન કરે બગીચા જ એવું લાગે તું નાનો ફુવાડ ઉડ્યા કરતો હોય ને એવું લાગે નિર્વિકલ્પ તો બઉ મોટું પદ છે બહુ ઊંચું પદ આપડે આ નિર્વિકલ્પ દસે આખો વભરવામાં આવ્યો પહેલી વખતે હું કરતા પર ગયું એટલે ગજબ નો છે બીજા મહાત્મા કઈ વેચા કર કિંમત સમજવી બઉ મુશ્કેલ બઉ મુશ્કેલ જે ત્યાં કવિ ગાગા કરી મારું ગા કરી તમે ગાગા કરજો કે છે તમને ના આવડે તો મેં કરી છે કિંમત એ પણ તમે ગાગા કરજો કે કવિ નઈ આ કિંમત ના હોય પણ એને સહજ ભાવે નીકળ્યું નીકળ્યું કરતા ભારત નથી ને એને કઈ દે આવું કોઈ વર્લ્ડ માં ફર હોય નહીં ક્રપિક માર્ગ જ્ઞાનીઓને છેદ બી વિકલ્પ થાય છેદ બી વિકલ્પ થાય પણ નિર્વિકલ્પ પણ ઉત્પન્ન થઈ ગયું નહિ હું કરતા છું એવું એટલે ત્યાર નો કરતા છું એવું ભાન થયેલું કરતા બાકી માર્ગ માં ના થઈ શકાય પાણી કેટલો બધું ભોજન કેટલું બધું તોફાન વેપાર વેપાર છોકરાઓ ગોળીઓ કેવાય પણ આમ કે ત્યાગ નથી થતો બીજી કઈ જ આવી ઈ છે ક્યારે તમારું બદલાઈ ગયા અને વ્યવસ્થા નું જ્ઞાન આ કરે છે એવું કઈ આપણે આશ્રમ માંથી પેલા થયા છે પાકવા આવ્યા છે ને જેને આપે એવું લીથારજી દાદા અમારી બધા ની લીથારજી લીથારજી લીથારજી કેવાય અમારી બધા ની લીથારજી કેવાય બધા કેટલાક રોડ પર ચાલતા હોય તો આ જે પાર બત્ર વધારે મલમ પટ્ટી કરે પણ સેજે દૂર થાય એવું કઈ વર્તન કરે ને સંભાવે જ નિકાલ કરે તમે એવું બતાવે નઈ તો પેલા બધા સંભાવે નિકાલ કરે બધા સંભાવ નિકાલ કરે અને કઈ નો કઈ કયો ગમજતો રહ્યો એવું છે કારણ કે બુદ્ધિ નો ઠેકાણ નથી બુદ્ધિ કયો ગમજતો એમ કઈ કહેવાય ને એટલા માટે સાસર બંધ કરવાનું કહેવાય પેપર જે કઈ છે વાઇક છે ને બધા ભેડ થઇ જાય મોટા મોટા તીકણા તીકણા બધા ઉડી જાય ને પછી આ જ્ઞાન ચાલશે તેના તીકણા ઉડી જાય કર્મ એનો સ્પર્શ આપી ફળ આપી તો જે ફળ આપવું જાય કે બઉ સહેલો સરળ બઉ જ ઊંચી પ્રકાર નો ભાગ નીકળ્યો નથી બધું બધું કઈ બાકી ના રહેશે આખા દિવસ માં પાંચે હાથ કામ લાગે અને મનમાં મનમાં એમ કભિક માર્ગ માટે એમ કે સંસારી છે અને વ્યવસ્થિત આપી દેખો નહીં વ્યવસ્થિત જ્ઞાન ના આધારે વ્યવસ્થિત છે જ્ઞાન આપ્યું પેલા લલ્લુજી છે તે મરી ગયા આ લલ્લુજી ના મમ્મી એમ થયું કે સર મારી ને એની રાખી એક છે અને મરી ગયા તો મારો જે છે લલ્લુજી ભય રાખજો નહીં એટલે આ વ્યવસ્થિત હોય તો છોડી દે ને ક્યાં નહી છોડજ સુધી ભય લાગે કેવું બઉ જત્રી મને એમ થાય કે કોઈ દરિયા કઈ આ વરગાડ કઈ તૂટે છોડ્યા તૂટે નહીં આપડે છોડીએ છોડ્યા ના તૂટે આપડે કરમ છે છોકરા બહુ જ ડિસ્કર ન્યુરો ખુલને ન્યુરોલોજી નું જ્ઞાન એટલે એમાં અંક શાસ્ત્ર અને એસ્ટ્રોલોજી એ બધું છે તો એ જ્ઞાન કે થોડાસાજી પ્રકાશ ની હે વકાશ ખુલ ગયા સબ સબ્જેક્ટ ખુલ ગયા પ્રકાશ નહી હૈ ખુદ આત્મા હું શુદ્ધાત્મા પ્રકાશ હોય લીધા બોલતા પુસ્તકમાં પઢ કે નહીં બોલતા બોલતા સાઇન્ટિસ્ટ મેં પૂછતા નહીં બોલતા કે બોલતા હું આખે દેખ કે બોલતા હું પુસ્તક કે બળેલી બાત નહીં હૈ શબ્દો અક્રમ વિજ્ઞાની હૈ વર્લ્ડ મેં દસ લાખ સારમાં એક દફે હોતા હોઈ અક્રમ ત્યાગવા નહીં પાસે આગ ખાસ કામ થયા બરાબર સચ્ચી હમક નાઇન્ટી નાઇન પરસેન્ટ માલુમ પડ રહી હૈન્ટી નાઇન પાઈન ખાલી હન્ડ્રેડ હોય થોડા સા વ્યવધાન મેં ચાતા કલ કલ જો હે એક કોઈ એસે સ્થાન પર આપણે લે જાન ચાતા હમ દો રહે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન સુધી તમારું જ્ઞાન એ થઈ ગયું છે એક પેટ બાકી છે આપણે બતા દઉં હા જી એ તો હુ હૈ જીતે જ નહી કામ હોતા લા હો નહી જબ સાચા લાઇટ હો આકર્ષણ પાસ સબકા આકર્ષણ હોતા અંતર શાંતિ હોતી કાયમી પરમાનેન્ટ આપણે એક આત્માનતા નહીં પહેલા રાઇટ હોય તૈયારી હોતા અભી અભિ ખુલ્લા હોય તુરાતા ખુલ્લા હોયગા સમજ ગયા જાનને કાતા આપણા ખુદ કા સ્વરૂપ વી પ્રકાશ વર્લ્ડ મે સબ દ और प्रकाश मीना जो देखा है बुद्धि से देखा है और बुद्धि का देख ली चीज नहीं सच्ची बात नहीं होती और प्रकाश की देखली बात है सच्ची है समझ गए और बुद्धि से तो दिखली बात बुद्धू हो जाता आदमी क्या होता है बुद्धि जो बढ़ गयी तो बुद्धू हो जाता है तो फिर बुद्धू की माफक फिरता है बुद्धि की फायदा नहीं हम हमने बुद्धि की छोड़ दिया हम अबुध है अबुध બુિ બિલ નહી જ બુ ઇમોશન હોતા હોતા ઇમોશન હા તો ઇમોશનલ થી બુદ્ધુ હોતા બુદ્ધિ તો સંસાર નિકલને નહીં દેતી બુદ્ધિ ક્યાં બતા નોટ ક્યાં બતા સંસાર કે બહાર નહીં દેતી और ज्ञान प्रकाश वही सच्ची बात है तो हमने जो ज्ञान प्रकाश दिया है ना इससे सब कुछ तुम्हारा सब विषय जब दे तुम्हारे हाथ आ जाएंगे सब विषय तुम्हारा जो है ना हो जाएगा अच्छी तरह से आप देखो तो सत्य वचन है अब मेरी ऐसी इच्छा थी आपको कल या परसों का एक कोई समय मेरे को दे दीजिए मैं आपको कहीं पर ले जाना चाहूंगा मन है ये चीज બડી ચીજ છે વર્લ્ડ મે આપણે થોડાસા અલગ આપેમ્ઞા મિલગી મે તુરા કામકાજ તમારે ખુલી હોય કામ કાં તો ખુલા નહી ક્યાં કામ કર તો આપણા ફાયદા નહીં ફાયદા સમજે બરાબ ટુટા ટૂટેગા તાલા કભી આ જાય તો આયા નહી નહીં દવા મળતી કોઈ સત્સંગ હોતા ચાલુ ખાતે સમજતા ચાલુ ખાતે ચીજ હૈ આચર્ય દસ આચ્ચર્ય કભી નહીં વર્લ્ડ તો આપણે આપણા કામ નિકાલ લો તુ તુરા કામ નિકાલ લો येतरी गुना जो जो वॉइस से गुलाल वॉइस से रिपॉइंट है जाय चेक की डालो जाय चेक की पर पे तो ना तो से या कुछ ज्यादा हो गई थी मलनय महायमा कम પે પવિચર્યો પવિના ચર આપ પરોક્ષ મોક્ષ ચરો મોત સી प्रेमतममन શૈ Shanti Mantra Amala Malala બ્રહ્મી પૂરતમથી સૂક્ષ્મ પંચરો દાહિ સૂ્રત સૂક્ષ્મ योगी है नए संकुरुंग का चालूका ય નહીનું જે જગત કરોપિત ભાવે ભ્રાંતિમ સ્પંદ મમ તિલ હું કાર મનવાણીતા આરોપિત ભાવે ભ્રાંતિ મયદા મમતિકારે મનવાણી તન આત્મા ભૂલાયો કેવેહ મા મંજલ ગાડી ચરી ખોટે આત્મા ભૂલા કેવળ દેહ મા મંજિલ ગાડી ચરી ખોટે गापी दे था नो ए काम ने कंचन कंचन बलोबंध उदगल मातृपि नहीं एवं छम ने कंचन प्रलोभम पोता सुख जाय जायन પ્રજ્ઞાનુ સુજથી શોધન પોતાનું સુખ જાય નહીં છે પ્રજ્ઞાનું સુજથી શોધન અંતર શાંતિ કરી જાનુ જેના કેવલ સ્વભાવે જુદા જે પર પોતા ગુમ ભિન્ છે જલ મે ચેતન સ્વભાવે મે પોતાના ગુ ભિન્ છે દ પોતાની આનંદસી નિજે આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી જ્ઞાની પોતાની અનંત દિથી નિજયાત્મા જગવે જ્ઞાન જ દર્શન અંતર શાંતિ કદી જાય નહીનુ જે નામ કેવળ ધર્મ પરમાણુ ચોટી પીરેજ નહી the so okay.